યાદ આવે છે પ્રભુએ મને આવું કહ્યું છે અજુકે કેમ આવતા નથી શ્રીકૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે ભગવાનનું આકર્ષણ થયું પંચ પાંડવો સાથે શ્રીકૃષ્ણ ભગવાન વિષ્વિતામ ગંગા કિનારે જ્યાં વિરાજ ત્યાં બાણની શૈયામાં આવી ધર્મરાજ વિષ્ પિતામને વંદન કરે છે ધર્મરાજાને જોતા આંખમાં સુવાડ્યા છે મારા બહુ સનો દીવો છે બહુ લાયક છે આશીર્વાદ આપ્યા છે તારું કલ્યાણ થશે તું પણ ભાગી છું ભગવાન તારા ઘરમાં છે મોટા મોટા યોગીઓ જેના દર્શન માટે થશે દર્શન થતા નથી તે ભગવાન તારા ઘરમાં છે પ્રભુએ તને અપનાવ્યા છે ચિંતા કરો છો સુહૃત કૃષ્ણ વિપત તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો જે દેવના નામનો તમે જપ કરો છો એ દેવને તમારી બહુ ચિંતા છે ચિંતા ન કરો ભગવાનનું ચિંતન કરો सेवा पूजा करे एम जीवन में कोई दुख ना प्रसंग आए तो बहु गब गबराशो नहीं भगवान भक्ति करनाभय बने बहु वीक लगे समझे भक्ति काची है प्रेम थी परमात्मा पूजा करे स्मरण करे भगवान है ચિંતા ન કરો પરમાત્માનું ચિંતન કરો તારું એક નિમિત્ત છે અને તારું હું નિમિત્ત કરી મારું મરણ સુધારવા માટે ભગવાન છે મારા માટે આવ્યા છે વિષ શ્રી કૃષ્ણના દર્શન કરે શ્રી કૃષ્ણ વિષ દર્શન ચાર આગ જ્યારે એક થાય છે ત્યારે દર્શનમાં આનંદ આવે છે ભગવાન જેને નજર આપે છે વિશ્વપિતામાં ભગવાનના દર્શન કરતા હૃદય પીગળ્યું છે વિશ્વપિતામાંને યાદ આવે છે યુદ્ધમાં અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજતા હતા ત્યારે અમને બહુ બાણ માર્યા હું દુષ્ટ છું ભગવાનને મેં બાણ માર્યા ત્યારે જરાય સંકોચ રાખ્યો અર્જુનના રથમાં સારથી રૂપે વિરા માલિક નું શ્રીઅંગ અતિ કોમળ છે દુર્યોધને ઠપકો આપેલો આજ સુધી મારા ઘરનું અન્ન ખાધું અને યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમને પાંડવો વાલા લાગે ગમે તેવું બોલે છે બી સુ પિતા આવી ગયા અર્જુનના રથમાં શ્રી કૃષ્ણ વિરાજા છે તેથી એની હાર થતી નથી શ્રી કૃષ્ણ ઉઠી જાય પછી અર્જુનને ખબર વિષ આજે અર્જુનને નહીં શ્રી કૃષ્ણ ભગવાનને જ બહુ બાણ માર્યું મેં બહુ બાણ માર્યા છે મેં બાણ માર્યા ત્યારે જરાય સંકોચ રાખ્યો માલિકનું શ્રી અંગ તો અતિ કોમળ છે ભગવાનના ચરણમાં વધારે તુલસીથી અર્પણ કરતા પણ વૈષ્ણવોને સંકોચ થાય છે માલિકના ચરણ બહુ બહુ ખો મળે છે બહુ તુલસીથી અર્પણ કરું કદાચ એમને વજન લાગે જે ચરણમાં વધારે તુલસીથી અર્પણ કરતા સંકોચ થાય છે તે શ્રીરંગમાં મેં બહાર માર્યા હું મે બહુ પાપ કર્યું છે મારા ભગવાન બહુ દયાળ્યું છે મેં એમને બાળ માર્યા મારું મરણ સુધારવા માટે આવ્યા કૃષ્ણ દર્શનમાં ગતા મારા માટે આવ્યા સદૈવ દેવો મારાવામ પ્રતીક્ષતામ કલેર િદં હિનોમ્યહ પ્રસન્નહાસુણનોચનો મુખાંબુજો ધ્યાન પથ્ચતુર્જ વિષુ પિતામાં શ્રીકૃષ્ણના દર્શન કરે છે ભગવાન ઉભા છે વિષુ બાણની શૈયામાં છે ભગવાનના દર્શનમાં તન્મય થયા છે બી સુપિતામાં થોડી શંકા થઈ કદાચ કોઈ ભગવાનને આસનમાં પધરાવે તો આસનમાં આવી તો મને બરાબર દર્શન થશે નહીં ઉભા છે તે ચરણથી મુખારવિંદ સુધી સર્વાજ્ઞના દર્શન એમને કોઈ આસનમાં બેસાડે તો બરાબર દર્શન થશે નહીં બી સુપિતામાં બોલ્યા છે કૃપા કરીને આપ આવ્યા છો મારી પ્રતીક્ષા કરતા ઊભા તમારા બરાબર દર્શન થાય તમે ઉભા ભગવાનને તે સમયે પુડલિક ભક્ત યાદ આવ્યો પુડલિક માની સેવા કરે પિતાજીની સેવા કરે સ્મરણ શ્રી કૃષ્ણનું કરે સેવા માતા પિતાની કરે સેવા સ્મરણ કરવાથી એનું મન શુદ્ધ થયું એને દ્વારકા જવાની ઈચ્છા હતી હું તો દ્વારકામાં જઈ શકતો નથી ભગવાન મારા ઘેર નહીં આવે એના ઉદયમાં એવો પ્રેમ થયો ભગવાન મારા ઘેર આવ્યો દ્વારકા લીલાનો ઉપસંહાર કર્યો અને દ્વારકાના જ કુંડલિકના ઘેર ગયા કુંડલિકને આનંદ થયો કુંડલિકે ભગવાનને કહ્યું હતું ઉભારું હું માની સેવા કરીશ પછી મારા પિતાજીની સેવા કરીશ પછી હું તમારી સેવા કરવા માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મ એનો માતા પિતામાં કેવો ભાવ સેવા માતા પિતાની કરે અને સ્મરણ શ્રી કૃષ્ણનું કરે ભગવાન આવ્યા છે તો પણ માતા પિતાની સેવા છોડતો નથી બહાર ઉભારો નાનકડી ઝોપડીમાં રહેતો હતો ઘરમાં જગ્યા નથી પુડલિકે ભગવાનને ઉભા કર્યા છે આજ પણ પંડરપુરમાં ભગવાન ઉભા છે યોગે અઠાવીસ વીતે વળી ઉભા હું ગરીબ બ્રાહ્મણ છું મારા ઘરમાં કઈ નથી બહાર ઈટ છે તે ઈટ ઉપર તમે ઉભા કરો બીશ પિતામો જયારે ભોગ્યા છે તમે ઉભા આવો જ્યારે ભગવાનને પુડલીક યાદ આવ્યો કુંડલિકના ઘેર હું ગયો મને એને ઉભો રાખ્યો આ બીજું પુંડલિક મને કે જે ઉભા રહો મીસુપિતામહે હાથ જોડીને કહ્યું છે પુંડલિકે આપને બહુ ત્રાસ આપ્યો એવું હું આપવાનો નથી કરે વરમ યાવદમ હિનોમ ન્યા પ્રાણ છોડીને હું તમારા ધામમાં જાઉં ત્યાં સુધી જ ઉભા દર્શન કરતા કરતા મારે પ્રાણ છોડવાય विष्व भगवान न दर्शन करे भगवान विष्व पितामह दर्शन करे चार आग जारी एक आश्य थे प्रभुए स्मित हास्य करू विष्व पितामह कहू आ धर्म राजा ने कई पूछवा इच्छा है तमने कई पूछवा ભીષ્વપિતા આમાં હાથ જોડીને કહ્યું છે ધર્મ રાજાને જે પૂછવું હોય તે મને પૂછે હું સમજાવી મારા મનમાં એક શંકા છે તે હું કોને પૂછવા જોઉં જગતમાં ભીષ્વપિતા આમાંની એવી પ્રસિદ્ધિ છે આવા મહાન જ્ઞાની ભગવદ્ ભક્ત થયા નથી થશે યુદ્ધમાં ભગવાનને હરાવે છે ભગવાનની પ્રતિજ્ઞા ખોટી થઈ અને વિશ્વ પિતામની પ્રતિજ્ઞા સાચી થઈ કેવા મહાન પુરુષ છે ભગવાન કે છે મારી હાર ને તારી જી વિશ્વ પ્રતિજ્ઞા કરી હતી હું એવી રીતે યુદ્ધ કરીશ શ્રી કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું પડશે ભગવાન એવું બોલ્યા હતા ગૌરવ પાંડવોના યુદ્ધમાં હું થોડી વાતો કરીશ આત્મશસ્ત્ર નહીં લઉં બી સુધી કામાં બોલ્યા છે શ્રી કૃષ્ણ આત્મશસ્ત્ર ન લે પણ ગંગાજી નો દીકરો નહીં મહાનવીર છે એવા બાણ વાર્યા છે ભગવાનને આત્મશસ્ત્ર લેવું પડ્યું વિશ્વ પિતામ મહાન જ્ઞાની ભગવત ભક્ત છે એવું બોલે છે મારા મનમાં એક શંકા છે હું કોને પૂછવા જોઈ બધાને આશ્ચર્ય થયું એમને શું પૂછવાનું હશે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે દાદા આપને કઈ પૂછવું હોય તો મને પૂછો હું કહ્યું વિષ્વિતામ શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા બોલ્યા છે મને બરાબર યાદ છે મેં કોઈ દિવસ પાપ કર્યું નથી મેં તનથી પાપ કર્યું નથી મેં મનથી પાપ કર્યું પ્રભુએ સુમિતા હશે કર્યું ખરું બોલે છે આપે પાપ કર્યું નથી તેથી તો હું તમને મળવા રહ્યો છું મેં જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું મને બરાબર યાદ છે જવાનીમાં પણ મેં પાપ કર્યું નથી યૌવન કાળ બહુ ખરાબ કાળ છે યૌવન ઘણા ભાગે બધા જ પાપ કરે છે બુદ્ધિ બગડે છે બે સુપિતામાં ભગવાનને કહે છે મેં જવાનીમાં પાપ કર્યું નથી મેં મનથી પણ પાપ કર્યું નથી યે આત્મની તિષ્ઠન્ત્માન મંતરો યમયતી યશ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃતા શ્રીકૃષ્ણ અંતર્યામી નારાયણ વેદોમાં વર્ણન આવે છે ઈશ્વરનું લક્ષણ શું છે જ્યારે કહ્યું છે જે મનનો સાક્ષી છે એ ઈશ્વર છે જે મનને જુએ છે મન બગડ્યું છે જેને ખબર પડે છે ભગવાન તનને જુએ છે ને મનને પણ જુએ છે કો દેવહા યો મન સાક્ષી મનને જે સાક્ષી ભાવે જુએ છે એ જ ઈશ્વર છે પરમાત્માને કહ્યું મેં મનથી પણ પાપ કર્યું પ્રભુએ સંમતિ બતાવી છે આપે પાપ કર્યું નથી સત્ય છે વિષ્વિતામહ બોલ્યા છે દુઃખ એ પાપની સજા છે મે જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી છતાં મને આ સજા કેમ થાય મે પાપ કર્યું નથી અંતકાળમાં અતિ દુઃખ છે મને આ વેદના કેમ સહન પ્રભુએ સ્મિતા હાસ્ય કહ્યું અને કહ્યું દાદા આપે પાપ કર્યું નથી आप पाप जयू सजा धर्म की गति अति सूक्ष्म कोई पाप करते हो ते आंख बंद कर दो जो, आंखी जोशो नहीं बीजा पाप जे जुए यह सजा थाना कोई पाप सांभ नहींप तब सांभो पाप तरा मा बीजा पाप नीभ थी उच्चार करव नहीं धर्मनी गति आप सूक्ष्म छे आपे पाप करू आप पितामह याद आतो मैं क्यारे पाप जो कि दादा तब भूली गया हूं बधा याद रखू हूं ताद करा दुष्हा संवी ने सभा में लाइत तो दिवसे हूँ सभा में आ દુર્યોધન દુશાસન તો મહામૂર્ખ મહાપાપી છે મને ખોટું એ લાગ્યું કે વિશ્વ એવા પુરુષો આ સભામાં બેઠક છે જે સભામાં એક મહાન તીવ્રતા સ્ત્રીનું અનાર આપ જોતા હતા આપે પાપ કર્યું નથી દુર્યોધન દુશાસને પાપ કર્યું અને તે પાપ આપે જોયું અંધેર નહીં હે દેર ભગવાન માટે અન્યાય નથી પાપ જોનારને પણ સજા થાય આપે પાપ જોયું છે તેની આ સજા થઈ છે ભીષ્મ પિતામાં યાદ આવ્યું છે ખરું બોલે છે તે દિવસે સભામાં બેસવાની જરૂર મારી બુદ્ધિ બગડી નથી દુર્યુઝનનું અન્ન ખાધું મેં મોટી ભૂલ કરી દુરિયોધર ના ગામ ને